પોતાની જાતે એવી કે પથ્થર એટલા પૂછે જયા પથ્થર દેખાય તો દર્શન કરે પાણી દેખી કરે છે પાણી હોય ગમે તે ઉપર પાંચ હજાર બધા લખે ભ્રમ ભ્રમ ન તો વાંધતા નહીં ભ્રમ નું તો નિશાન છે ની ભાઈ જ્યાંથી છે તેને તારો મેળવતો મળે તારો ના મળે એ જ્ઞાન જ નહી તારો ના મળે એ જ્ઞાન જ ના કેવાય હવે જ્યાંથી તારો મેળવે તારો મળી આવે જ્ઞાન બધા જ્ઞાન બુદ્ધિ કોઈ બધા જ્ઞાન ભૂખાય नहीं? दादा हमारे, आ, मारो के ज्ञान ज्ञान ज्ञान ओसु भाई कहते विकल्प जसु भाई कहते विकल्प वारे बुद्धि જેમ જેમ બુદ્ધિ ઓછી છે બુદ્ધિ જેટલી ઘટે છે એના કરતા જ્ઞાન વધે છે એટલે જે સાધન ની જરૂર હતી એ સાધન જરૂર ઓછી થતી જાય હા એ તો એવું છે ને એની તો મીણબત્તી આપડે અહિયાં લાઈટ જતી રહી હોય તો મીણબત્તી હળવાઈએ પછી લાઈટ આવે તો મીણબત્તી ચાલુ રાખી દે હજારે પછી થોડા વરસાદ માં જ્ઞાન પ્રગટ થાય છે બધી વાતો કરે સત્સંગી તરફ ની વાતો પણ જાગૃતિ ના થઈ જાગૃત સમાર અમુક પ્રમાણ હોય બંધન છે રો નો કોઈ ઉપાય છે સત્સાધન સમજ ને આ બંધન શું જાય છે સત સાધન છે આજ આવે ને ખરું સાધન એ સમજે નહીં આજ બંધન શું જાય दादा तो दादा हम एने ज्ञान लीधति बद અમને લોકો ને કરવાની જરૂર પડી એટલે એવો પ્રશ્ન પણ થઈ જાય કે હવે શું કરવા તમારી વાતિકલ્પ પહેલી તરફ હું દેખાય તો કરવા દેવું બાજી એનો વિશ્વાસ નહિ હવે કરતા નથી ચોખ્ખાબાજી આખી રાત ઉગી જાય સારું <krit> છે આંદોલન ચાલતું હતું પેલા શા માટે આવે છે ગેસ તરીકે છે માલિક ઓનર ઓનર ઈટ કોઈ બનાવી નથી તેલ બદલ દેવી જા દરદર ત્યાર પછી બરાબર ઉતાઈ કરો દરદર કોને છેલો લાવો ખોલાવો તન રેલ લાવી દે પોતાને ગમે મારી ગજ તો જોડાપવા જાય ભગવાન મારી ની લો બુક તમે શું કહ્યું બુક ને મૂકી રાખી છે અને પેટીમાં અરે લોકો ગઈ દાડાજી ગઈ કે છે હે લાગુ ગઈ ગઈ અહી લાગુ ગઈ વાત તમે ઓલી લોકો બેહારીતી ને હવે ને રસ્તો નથી નો નો જોતી તું તમે પહેલી નો નો નોલી લાગુ બેહારી દીધી ને હા નોલો આવીને આવીને બધા નીચે દે પડે નાખ્યું સુભાષચંદ્રાઇ નાખી નીચે ગયા પડે બધા કેવું ક્યાં કામ ગુરુ ગુરુત્વ તરફ જાય છે આપડે વ્યવહાર લઘુત્તમ ના છે કેવો છે લઘુત્તમ નો વ્યવહાર નિશ્ચય ગુરુતમ ના છે એટલે અમે વ્યવહારમાં લઘુત્તમ પુરુષ છીએ અને નિશ્ચય માં ગુરુત્તમ છે આજે બાવી ગયો છે મારાજ કઈ ગુરતમા લઘુત્તમ ગુરુત્તમ પુરુષ ગુરુત્તમ ઘઉં જીવત છે લઘુતમ એટલા ગુરુકલ્લા કઈક રખડી મળ્યા ઔરંગાબાદ આજે બનતો છે दस बार क्या रमेश भाई भाई काल संसार का एक ज्ञान ग्रहण करे बीजू ज्ञान क्या ज्ञान આવરણ છે જ્ઞાન શીખે છે પછી પેલું નવું બીજું જ્ઞાન શીખે છે ત્યાં તો ગલન થાય ને કેવું કરવાનું ગલન થાય તો મહેનત કરવી પડે કે ગલન થતું હોય તો ગલન ના થતું હોય પુરાવો નહીં માલ વગેરે લોકોને પૂછવા દેવું પડે કે આ શું થાય આનું શું કરવું માલદાર પુરાવો નહી પાછો નકલી માલ નો પુરાવો હે નકલી માલ વાળો પુરાવો હા સંદેહ સુધી જાય બધી જાતના તારે પણ દાદા આમ તો દેહદારી મનુષ્ય મારફત એ પ્રક્રિયા પુસ્તક માંથી લખેલું હોય સાકર કરી છે એમાં વ્યાપડા બાપ ને શું મળ્યું ગરી થયું પુસ્તક માં સાકર કરી છે પણ આપણને શું ફાયદો છે મોડામાં મૂકીએ ગરીબ લાગે છે એટલે प्रगट होता है पुस्तको काम करतु थोड़ा नकली माल बच्चों विकल्प उभा दुकान मरे तो સંદેશ કોઈ પણ જાતે શંકા ના રહે આપડી જાતે પુત્ર શંકા થઈ ગઈ ના આવે કોઈ શંકા નથી સારું શંકા જાય જેટલી મારી શંકા જતી રહી ત્યારે હું તમારું કે અમારે શંકા ઉગડી ગઈ મારી ગઈ આપડી શંકા ઉડી ગઈ શંકા સંદેશ શંકા ગય એટલે અપ્પાસબ્ બે વિલય થાય એ તેના માટે મહાન રોગથી પીડાતા હોય મન બગી જાય ખરાબ થઈ જાય સ્થિતિમાં હોય તો ત્યારે કે છે કે ગુરુ ના અધીન થઈને ઓછું એ તો એ અપવાદ વસ્તુઓ કઈ દીધા મન બગડી ના જાય એટલા માટે દુઃખ થાય મૂળ આત્મા દુઃખ થતું નથી એમ માડેલા આત્મા હું આ છું કે દુખાય તો મૂળ આત્મા થી થતું જ तो हमें मर्जी पर वर्लो हकीकत वास्तविकता रहे मेरी जात शू कर मग नहीं आसम कोई आईटम नहीं બીજા માર્ગો માં છે બધી આઈટમો કોઈ મોસ્ટ માર્ગમાં આવી આઈટમ નથી અને સુરત માં ઊંડી ચેરી હોય ને એના જેવી વાતો નથી બધા છૂટ છે ને સ્વતંત્ર છે ને બધું શક્તિ પ્રમાણે તત્કર જુ ગજુ સહન થાય સહન થાયું હોય તો કહન થાય મન બગડી જાય તો એના કરતો ખા જ ને લોકો તો બરાબર કરે ભરઘોડો કરે ભરઘોડો કરેહાર માર્ગમાં એનો ઉપયોગ ખરો કે દાદા વ્યવહાર મા કબૂલ કરે ના પી સાચી છે સારી વસ્તુ તો મુસ્લિમો કબુલ છે સંસારી કરે છે ને કેટલાક અત્યારે કરીને રત્ન બહેલ છે ને જી શું છે રત્ન દેહ બોલે છે ને જીવ એટલે આપડે આ ટીકા કરવા જેવું નહીં એની મરજી રીવા મોક્ષ માર્ગ એવું નથી એમાં મોક્ષ માર્ગે જોતા માર્કેટ મટીરિયલ ની પોટલી હોતી નથી આ બધું માર્કેટ મટીરિયલ કહેવાય આવો हो क्या है? नहीं, मार्केट मार्केट भाजी हमें है हमें भगवनेद्रज कह क्यू भद्रज બગાડવાનું છે સાધન ઉતરવું નહી જોઈએ જાણવા ખાતે જાણવું બાકી ઉતરવું નહી જોઈએ टीका टीका करना जीव ने अपना रस पड़ो होने सारे रस्ते लाई जवो के नही टीका करना जीव ने આપણા કામમાં કઈ રસ પડ્યો હોય ત્યારે જ ટીકા કરે આપડા કામમાં રસ પડ્યો હોય આપડે કઈ કામ કરતા હોઈએ તે બાજુ એનું ધ્યાન ખેંચાય એટલે ટીકા કરે માણસ આપે સારી કરે કે ખરાબ કરે ટીકા અહંકાર ના મૂળ ગુણ છે શ્રદ્ધા નો ગુણ છે એટલે ટીકા રહેવાની શ્રદ્ધા હોય તો સંસારમાં હોય રેવાય સ્પર્ધા જાય એટલે સુધક ટીકા કરવા જાય એ વસ્તુ ને ટીકા કરવાથી પેલા ટીકા પેલી ટીકા થી કપડા બગડે છે બીજી ટીકા થી દે બગડે છે ત્રીજી ટીકાથી હૃદય બગડે છે માલિક છે એની માલકી ટાઈટલ એનો આપડે કેમ છે પછી આપડે તો આવું જે ખૂણો રહેવા દીધો ને હું પૂછીશ સાહેબ પછી ખબર પડે આ ખૂણો રહી ગયો આ ખૂણો તપાસ કર્યા કે રહી ગયો છે હું પૂછું જી તમે કહ્યું કે વણિક ના છોકરા માટે ધન્યતા ના કરે ત્યારે એમાં છે તેનો ખાસ વિચાર કરે છે કોઈની સાથે વાત કરવા બેસે તો પેલો એ વિચાર કરે કે આમાં કઈ આપડે ફસાતા તો નથી ને અને આખો છેતરી ખબર એટલે તે ને ખબર છે બધું કઈ સ્વાદ આવતો સુગંધી નથી આવતી લગન ની સુગંધી આવે નહી મીઠાઈ સુગંધી મયુરું દેખાતું સુગંધી નથી આવતી ત્રીસ વર્ષ સુધી રહ્યું કન્યા ના આવી રહ્યું કે વણિકો છે એવું ધ્યાન રાખે એનું ખાસ ધ્યાન રાખ્યા કરે દરેક બાબત માં તો એનું શું કારણ એવું એવી કેવી કે આવું છેતરા માં ના દેવલપમેન્ટ જાણવા જેવું છે આ જગત કોણ ચલાવે છે કેવી રીતે ચાલે છે આપડે કોણ છે આપડે શું છે એ બધું જાળવું છે અને જે જાણ્યું છે લોકિક બે રીત જાણવાની સંસાર માં બધા લોકો જાણે લોકિક કેવાય અને પેરું વાર્ષિક જાણવાનું વાર્ષિક જેમ તેમ લૌકિક માં ભ્રાંતિ જ્ઞાન કેવાય લૌકિક જાણવું એ ગ્રાંતિ જ્ઞાન અલૌકિક ના હોય અલૌકિકા વિજ્ઞાન થી બું થયેલું બધું જગત બધું જાણવું તો જોઈએ ધારવું અને જોવું જોઈએ ધારવું જોવું જોઈએ વિચારવું જોઈએ વિચારવું જોઈએ દીવાલ દીથી પતલ ઇસ્ટેલ પતલ થયેલું છે દીવાલ દીથી પતલ ઇટે સેર બોર્ડ હેઝ નોટ પતલ દી જળ એટオール મેં કયું તો કેવા તો ખાય છે કોણ કરે છે તમે ખાવ છો નિમિત્ત થઈ તો ખવડાવી આપે તો આપે છે ત્યારે આપે છે ત્યારે ખાઈએ છીએ જેને નથી મળતું આ ભીખાડી છે એને ભગવાન કેમ નથી આપવું એના એ જ કટે છે ભગવાન કુટે કેટલાક નાખે અને કેટલાક લોકો ઘડાય કરે સત્યાગ્રહ આવે છે ને આજે બધા આજે બધા સત્યાગ્રહ છે બાળકો આવે છે ને બધા ભગવાન ના ડ્રોઈંગ નહીં લોકો ના છે મોટા માણસ ના જય ના ભગવાન ભગવાન છે તેવા વિચાર ના હોય કે કોઈ પણ પ્રકાર નો કરવો જોઈએ ભગવાન શું કોઈ પણ પ્રકાર નો સત્યાગ્રહ કરો સેવાના માણસ એટલે માણસો નું ચિત્રો છે ભગવાન નું ડ્રોઈંગ નથી આ ભગવાન નું નથી આ ભગવાન નું માલે સર્વસામાન્ય રીતે બધાને વાદી પ્રતિવાદી બંને કોઈ નથી અગરબત્તી હોય ને બધાને સુગંધી આપીને પોતે બયા કરે તો એમ પોતાને એનું કશું એ નહી બધા ને કેરીઓ આપે પાંદડા આપે લાકડો આપે પણ પોતે લોકો આબાની ગુરુ આંબા જેવા હોય છે એના કરો આબો પ્રત્યક્ષ શીખાય છે આપણને અહી દુશ્મન નથી દુશ્મન નહીત નહીં કોઈ દુશ્મન નઈ બરોબર થાય સત્યાગ્રહ કરીએ પછી આપડે મત વિરોધ છે દુશ્મન અવાજ કર્યો ને ગાંધીજી સત્યાગ્રહ કર્યો અંગ્રેજો દુશ્મન અવાજ માની ગાંધીજી નથી દુશ્મન પઢાઈ લેવા સમજો ને કે ત્યાગ્રિરા દીકરી છે ભગવાન કારણ કે સમજતા હતા કે આપડે જેમ જેમ વિરોધ કર્યું છે ને તેમ આ બધું જગત આવી ગઈ વિરોધ થી આપડે કઈ જ્ઞાન જ નહીં કરવાનું કરવાનું એ ખોટું કોઈ કે જ ના ખોટું બટ છે કોઈ ખોટું દાદા કરતા અહંકાર વગર જે શુભ કર્મ થાય એ શુદ્ધ કર્મ કેવાય શુભ કેશું શુભ કરાજે કહ્યું જી એક ગામ માં તમે આ ગાયો છોડાયેલા બીજા ચાર જણ છે અને વાત કરી ભાઈ ગાયો તું અમે વેચાતી આપી દે મારું નસીબ પાકી ગયું ટેન્શન ટેન્શન લીધા ચાલો ચાર્થી ગયા થયું જોડાયેલા પછી ચાર ગાયો જોડાયેલા પછી છે તે મેરા પરતો, જે ઉપાસખાય પછી મહારાજ મુજબ ગા તો ચાલુ આવે શું કરી શકે છે આપણે કરી પડ્યા ગયા આપડે ભાઈ દૂર છે તો આવડે નઈ પાટી દુકા એટલે મગજ મારી કરી આપણે ગામમાં ચાર બ્રાહ્મણ હતા ચાર ગરીબોને આપી આવ્યા શું બોલાઈ ને આપી દઈશું બ્રાહ્મણ ખુશ થઈ ગયા શું કઠે જોવા ને કઈ ગાળા છે કઠેર પૂછી જાય જેથી આવતા બધા હોય કથે સંકે પછી કથાઈ ઉપડ્યો રાત્રે તમને કઈ કાંઈ બેવું થઈ ગયું થઈ ગયું ક્યાં ગાય ને કચ રાખીને શું કેશું રેલું પૈસા આપવું કંઈક ના બસો રૂપિયા આલો કેશો ક્યાંક ના બસો દોડ હોય પછી કરી छो रुपया हिंसा ना <laughs> लो लो मुड़ी नीजा लाइन पर चलाई કપાયા કરતા કપાયા કરતા ગાય નું વધે વસ્તી એ બહુ કરવાની જરૂરી છે શું કરું કાય ત લોકો ના ગામ સજાઈ રાખે દરેક ગામમાં ગાયો નો રિવાજ કરવામાં આવે તો ગાયો તો બધ બહુ વધી જાય શું કહ્યું જેના બધા ગોસાળ રાખતા હતા મોટા બધા રાજાઓ રાજાઓ રાખતા હજાર ગાય અને કઈક ઓછું ખોટું કરે છે ને બતાવે છે ને અમે ગાય છોડાવતા નથી આવતી અટકાવીએ છીએ બદલે હવે નેવું હજાર કપાય છે હા એટલે પાંત્રીસ હજાર માણસો સમજાય પાંત્રીસ હજાર બળદના માલિકો ને સમજાવ્યા કે તમે બળદ ના વેચો ત્યાંથી ગુજરાત थे थे? आ, हाँगी। हाँगी। करे। करे। <laughs> तो दादावित जगत छो आ जगत व्यवस्थित है तो परिवर्तनशील परिवर्तनशील નિરંતર પરિવર્તન નિરંતર પરિવર્તન અને નિરંતર વ્યવસ્થિત પણ ખરું ના વ્યવસ્થિત અહંકાર નિર્મૂળ હોય ને અહંકાર હોય ત્યાં સુધી બીજું બધા અહંકાર નિર્મૂળ સુધી ત્યાં સુધી તો એ પણ અવ્યવસ્થિત અહંકાર હોય ત્યાં સુધી અવ્યવસ્થિત છેતરાયું દુકાનો દુકાન વધી છેતરાય કે ભાવિશ્રી નીકળ્યા દુકાન છેતરાય જ નહીં જય સચિદાન ભગવાને ક્યારે શાસ્ત્ર કરે ખરું બધા ઉઘાડી વાખે ઊંઘે છે હા બધા તો આપડે ના હજે શાસ્ત્ર દૂર કરીએ છીએ બધા ઉઘારી વાસ બધા ઊંઘે બધા ઉઘારી વખે ઊંઘે છે કે પાછળ કે શું જાગું છે એવું બોલે બોલે કે એવું પાછું જાગુ છે એ મારું એવું છે બોલતા રહ્યા ગાંધીજી તાર લોકો ગવર્મેન્ટ ભાવના છે ને એકદ અત્યારે અત્યારે એમાં કાયદેસર નહી હોય પણ એક જાડો કાયદેસર આવી ગઈ રે છે શું અત્યારે કાયદેસર ભાવના છે હજુ હજુ કાયદેસર થવાની જરૂર છે બહુ હજુ બહુ કાયદા કાપવા ક્યાં કરે છે એમ દાદા નથી કરતા એમ દાદા બરોબર સમજાય